તમને કર્મિત ભરાયે કર્મ બંધાય ન કાર્યકર્મી હોય તો પાંચ માં આરામ લેવું પડેન્દ્ર સ્વામી બહુ મોટું બંધાયટું બંધાય આ બાજુ મા ત્રણ ડેરો લોકો જવું પડશે તો થયું પડે છે સંગીત સંગીત આપું મોક્ષ મોક્ષ આપું તમે દેવગતિ કરતા દેવગતિ આપું તમે કોઈ મારું બોલો તમારે ભેગા થાય મોટી લાયકાત કોને ભેગા કરી આપે ખેચ્યા જવાય આ દેશ થી જવાય હા બીજા દેખાય ત્યારે મોત નથી જોઈતું એમ કે મોત નથી જોઈતું મહાવીર થાય અને મંદિરશંકર છે એમના દર્શન થાય એવું આપો અમે દાદા ભગવાન ક્યાં છે દાદા ભગવાન ક્યાં છે સામે બેઠા છે આપના પુસ્તક માંથી હું એટલું તો સમજો છું કે દાદા ભગવાન આપ નથી આપના પુસ્તક માંથી હું એટલું તો સમજો છું કે આપ દાદા ભગવાન નથી એટલે આ દાદા ભગવાન પ્રગટ થયેલા છે ને દાદા ભગવાન પ્રગટ થયેલા છે જે પોતે છે કારણ મૂળ સ્વરૂપ છે પણ હું આમ કઈ નમસ્કાર દાદા જઈ જાય કારણ કે મારે ચાર ડિગ્રી ગુજરાત છે એટલા સારું બોલું છું તમારે તો પાંચ ડિગ્રી વધારે છે ને તમારે બોલવાની જરૂર ભાઈ એના પર ઝાડ પર ચડે અને એ દાળ ઉપર જઈને બેસે એટલે એનો પછી એને પાણીમાં દેખાય હવે એ નદી માં મજરો પણ હોય પાણી પણ વહેતું હોય હવે એને દાળ પર જઈને બેઠો અને પાણીમાં નીચે જોયું તો પાણીની અંદર પોતાનો પડછાયો દેખાયો એટલે એને જો હું તો ડૂબ્યો આ હું તણાવો પાણીની અંદર તણાવ્યો હું ડૂબ્યો ડૂબ્યો બચાવો બચાવો કરીને બૂમ મારવા માંડ્યો પેલી મગર આવે છે હમણાં મને ખાઈ જશે હમણાં મને ખાઈ જશે પાણીમાં મગર હોય મગરમચ તો એને જે આખું વ્યાકુળ થઈ જાય હું ડૂબ્યો મને બચાવો બચાવો એના જેવી આપણી સ્થિતિ છે સંસારીઓની ते डूबेला कहीं तम तो स्वतंत्र अज्ञानता ते तनाव तब डूबेला तमने कोई बचाव कई करविए कहीं प्रयत्न कर आ संसारूटव जो है कई नहीं खरी रीते तो तेज छूटा 24, આવો બેસો સર પાણી પીવો આવો બેસો તો આવો બેસો વધારો પછી થોડું ખીચડી કડી ખાઈ સારો હોય ને તમે આવો આવો વધારો કર્યા છોડ નું બગી રહ્યા છો આવો વધારો બોલો પેલા ના જમાના મારા જેવું હતું કે કોઈ મહેમાન આવતા પાંચ દિવસે भाव रेत तो दस पंदर दिवस सुधी रहे आज तो यो भाव थत नहीं क्या यू थे रात रे पे तो रात रा દરેક પાપ જ બધવા ફરજીયાત થઈ પડે એવું થયું તે વખત તમે મનમાં વિચાર કહો કે આવા વિચાર ના થવાથી એ ભગવાન કર્યા તેને મારી મારી ભૂલ છે ફરી નઈ કરું પૂરતી ભાવના કે જ્યાર પછી લગ્ન થાય કે એની ભાવના વેચાઈ જાય પછી સાસરી એ છોકરીઓની સાસરી પક્ષ માં જાય ને ઘો આવે તેની પિયર પક્ષ આવે વધુ પડતું છોકરીઓની ભાવના મા બાપ પ્રત્યે વધારે હોય જયારે પેલી પાર્ટી આવી મારા મા બાપ આજે પેલા એમ મનાતું જેમ થોડો ઘણો દાદેલો માં થાય દહન કરી દહન ના થાય એ વધારે પડતું થયું છે કેટલું મમત્વ માંચ્ચા મા બાપ પણ ઘણા ખરા છે કે તરછોડે એટલે મા બાપ ની ભાવના સ્વભાવ ઓછી આપણે ઇન્દિરાને સમાનતા સમાનતા સમાનતા તો કોઈ દિવસ થવાની નથી એનું કારણ છે એક જ ભાગ મા બાપના બે છોકરા હોય જુદારી અસરથી મૃત હોય એક નિષ્ઠાથી કામ કરે ને એક આ થાય અસમાનતા રહેવાની અગર ભાષામાં જો તેલુગુની ભાષા જુદી કર્ણાટકની જુદી ગુજરાતની જુદી ભાષામાં પણ સમાનતા એટલે કુદરતના નિયમનું આ ખંડન થઈ રહ્યું છે કુદરતના નિયમનું ખંડન તો કોઈ દિવસ થાય નહીં આજે રાજકારણીઓ ઘણા કુદરતી નિયમ નું ખંડન કરવા માંગે છે તમામ પ્રકારના ખુલાસા કરી આપે મોક જોઈ તો તમારે તો આજે લાભ લઈ લેજો હોય નઈ પડે સ્થિતિ માં કે પ્રોપર્ટી એ ક્યારે મળશે અસંતોષ છે તમામ પ્રશ્નો પૂછાય તો આ ભગવાન ના ઘર ની વાત બધી ઉભા કરે બધી આખા દુનિયા કુલ ની વાત કરે ચાર વેદના ઉભારી કહેવાય એટલે આ દાદા ભગવાન જે ભાઈ પ્રગટ થયા છે તેનું નામ દેવાનું છે મારા માં થયા મારી ઓછી હશે આ બોલાવો તમે દાદા ભગવાન હસી કલમ તો આજ પકડી રાખીએ તો બહુ થઈ ગયું આ નવમી કલમ છે આ પકડી રાખીએ તો બહુ થઈ ગયું છેલ્લો આઠ કલમ ભાવેલા અત્યારે અમારી આવી ઈચ્છા છે આવું કરવાની ઈચ્છા છે એટલે અમને શક્તિ આપો છે પણ ભગવાને સાચો સત્સંગ મળ્યો આ સત્સંગ મોટી વસ્તુ છે મળીને આજે મારે હાથે ભગવાન એક નિમિત્ત બનાવ્યો ને આજે પંદર વીસ પચીસ લાખ રૂપિયા કામો કરાયું હું તો પટાવાળા નોકરી કરું છું બેંક ઓફ બરોડા માં તારીખે એટલે આજે બધા સત્સંગ આશીર્વાદ એજ ફરે છતાં આજે આપણે ભગવાન મોટી છે આ જ્ઞાની પુરુષ ના દર્શન થયા એને શું કે ભગવાન ના દર્શન તો ખાય ભગવાન મંદિર હોય તો ભગવાન દેખાય મંદિર જ ના વગવાન કે આપડે ચાલીએ છીએ ને તે પેલા પૂરો થયેલી પરિણામ છે પણ હવે નથી કર્યું ને અરે હેલો માર્ગ છે તે સૃષ્ટિ નું નવું સર્જન થવા માટે સૃષ્ટિ તો સારી થઈ જવાની એવો કાળા વાળો છે ક્રાંતિ ક્રાંતિ ક્રાંતિ માં એવું દેખાય આપડે આપડે ખરાબ થઈ ગયું છે નાદારી આવશે નાદારી નઈ નથી ચોરી લુફાટ ફૂલ બળાત્કાર એવા કે શોખ પણ बाजीपुरा ललित हिराबाई पटेल जिलो सूरतना परमात्मा हासो यत्र, यत्र जा मन ज्या जाए तो समाधान ગમે ત્યાં જાય તો પણ સમાધાન જ રેજના પરમ વસ્તુ બહુ મોટી કમાણી થઈ ના ને પંડી ને હું બરાબર આ નું ના આ રો કઈ સપું કાડે એને આની કમાલ છે એ છે કે હવે આજે તમને આ બહુમાં તમારી ગતિ વધી ગઈ બહુ મોટી અદ્ભુત સપું કાડે હવે ના કઈ આમ કે આ રો આખું બધું બદલાઈ ગયું મે બદલાઈ ગયું બધું બદલાઈ ગયું આપડે ના કહીએ પણ માણસ આખો બદલાઈ જાય માણસ બદલી જાય કલ્પના ની બાદ છે ઘર માં બધા જ્ઞાન રહેશે શાંતિ થાય હું સમજી ગયો છું બોલવાની જરૂર નથી મમતા મુ છે? જે શિવજી નું સ્તોત્ર પોતાનું ભાન દુનિયામાં બને એવું ગાજરની કોઠરીમાં રહ્યા છતાં જ આઠ નો લાગે से रही है शांति क्या प्रकार एक मै બે હજાર ના ત્યાં ઘડી અને કેવાનું રૂપિયા રૂપિયા નોટોલો બે હજાર ચેક બેંક માં ફરી આપો આધ્યાત્મિક શાંતિ માટે એટલે આધ્યાત્મિક શાંતિ માટે શું કરવું ના એકાગ્રતા રેક નાખતે ભગવાન માં કેમ નહી રેતી ભગવાન ભૂલી જવાયું એકાગ્રતા રે ગમતું ના હોય તો ભગવાન ગમતો નથી માથે લાગે છે भगवान तो गमेच जाय गए भगवान लोभवृत्ती <laughs> मुके भगवानूक्य भगवान चोरी तु, तु, भगवान करा लोभ करा चोरी भगवान करा નહીં મન દેખાગ નાખી દેવાનું ના થાય છે ઉપાસ થતી હોય તો ઉપવાસ કરે રોજ વાણી બોલે હું બોલતો નથી વાણી હોય તો કલાક પધરામી કરાવવા માટે અમદાવાદ માં છસો મહિના વધુ બાધા રાખી હોય છે ને અત્યારે હા મુંબઈ ને નોકરી હા રવિવાર રવિવારે રાત્રે આપડે એન્જિનિયર નું કે વકીલ નું ભણીએ તો એની ચેપેકોર્ટમાં શું બોલવાનું હોય બધું થઈ ગયેલું હોય બધું તૈયાર થઈ ગયું ભૂલચુક થી કઈ ભૂલી ખોટી ચેપ આવી જાય નવી ટેબ તૈયાર થઈ ભાવથી થાય નેસરી સાહેબ હું ખોટું નહિ બોલું જે મારે હા હું તો એવું બોલીશ તમે એમ શીખવાડો દીખડે એવું ચાલે હા હું કઈ રીતના એટલે બોલી ત્યાં જોખમદાર તમે નથી ભાવ છે તમારા અથવા આવું જણાવ્યું કેસ માં ઉભો ના આપડે જ્ઞાન થયા પછી બોલાતું પછી ના બોલ ના બોલાય આગ્રહ હોય ને અવાજ આવ્યો આપણે પોપટ થઈ જાઓ ને એનો દોષ ના લાગે કોઈ ના દોષ ને પોપટ ને શું એને ફાયદો થાય છે ને એને ફાયદો થાય જૂઠું બોલવાનો ફાયદો થાય છે ને બોલનાર ને પેલો વકીલ કે તારે આમ જૂઠું બોલવાનું આજ પોઈન્ટ ઉપર એ લોકો માં બી દાખલો છે કે આશ્રમ ની અંદર કોઈ કોઈ સમજો કે કોઈ માણસ કે અંદર ઘુસી મારીને તો મુનિ ને કહી દીધું ઋષિ મુનિ ને કે ભાઈ મારાથી આ ગુનો થઈ ગયો છે તું મને બચાવ છે એટલે રાજા ના પોલીસો આવ્યા શોધતા શોધતા તો ઋષિ મુનિ કહું અહિયાં કોઈ નથી એટલે ચાલી ગયા એટલે કેટલી વાર એમ કે કોઈક હીટ કરું એમ કોઈક આશય શું કે કોઈ જીવ બચતો હોય તો જૂઠું બોલવું બી ખરું નહીં દુઃખ ના થાય કોઈને દૂધ ના થાય એ જ પોલીસ લોકોને કે રાજા ને કે આપડે મારે શું કરવું દાદાજી હા તમારી જે એવિડન્સ નું બોલેટ લખવાનું જજમેન્ટ લખવાનું એટલે એવા એવિડન્સ ખુન ના એવિડેન્સ મળતા હોય બધા તો ફાંસી લખવાનાસી કરતા નથી બરાઈને કેવાનું કરું આજ કે રમેશભાઈ પાસે પ્રતિક્રમણ કરાવી લેવાનો पगारकील गुल चुक करो तो आगे गुन्गार करो એટલે એમ રીસર ની કાયદો ચુકાદો તો જજે આપ્યો પણ પાછો પેલા એને ફાંસી પણ આપવી પડે ને કોઈ માણસે જઈને તો એને પણ કોઈ ચિંતા નહિ ઘરે જઈને જે માણસો લટકાવે અને પાપ બાપ કઈ લાગે નહિ એને લાગે દોસ્ત બેસે ને દોસ્ત બેસે જ ને હરેરાતી થવી જોઈએ ગયું છે હા એ ખોટું કેવાનું એ ના હોવું જોઈએ બહુ પસ્તાવો થાય સ્વીકાર કર્યું હા સ્વીકાર કર્યું હતું ના ખુશ થયા હતા કે હવે મને મારું ઉપનિષદ ને બધા સરસ સમજ પડે છે એમાં જે સમજ નથી ના લીધા પછી એમાં સમજ સારી પડતી હતી બે પાસે આગળ એમ જ થશે करेरा गायत्री हल्के आट् सुधारो હા શું ચાલુ નુકસાન થવાનું નથી થયું નથી કયું લઈને કલ કયું લઈ આવું કયું બધ આવું જ હોય ને એટલે આપડે ના કહીએ તો હોય ને બાદ વાગે સ્ત્રીઓ બાધી એમ કરી વૈશ્વ ને સુધ્ર ને ગાય તો જે ચાલતું હોય તેને આપડે કરવું કરવું કરવું કર્યું આપડે સુધાર મોરારી બાપુ આપડે છૂટા રહેવું જે વિદ્યાર્થીઓ પછી ગમે તે ગમ ન હોય ચારે ચાર વર્ણ ના બધા વિદ્યાર્થીઓ ને લીધા અને તેને પારણ બેસાડ્યા એ બરાબર છે બ્રાહ્મણો પાછા મોકલ્યા હોય જ નહીં મોરારી બાપુ કહે નહી છે મોરારી બાપુ કે તમારે જરૂર શું છે તમે શું પડીને આગળ ગયેલા છો આગળ ગયેલા એટલે હવે અમે વિદ્યાર્થીઓ આપણે બ્રાહ્મણ હોય કેવાય તમારે તો તમારે બધું બહુ છે ને તમને મિલકત છે તમારી પૂરી કરો ને બેરો ના હોય મોરારજી બાપુ ની વાતો લોકો ને બધા એમને લોકો ને કામ ની શકાય आकाश ऐसी वीजी पड़ेली घर में पंद्रह फूट नीचे उतरी गये हजार रुपया नुकसान थे कसो वाधो नहीं, नहीं। तो आ, કયો મંત્ર બોલો છો ગાય નમસ્તે છે ગાય મંત્રો આધાર લઈશું તો આવજો ને મારી પાસે આવે પછી આવો ને હું એસે આવો પછી તમે અંતર પાડી દે થઈ જાવ ને ખુલાસા તમે મું શું કહો તમે મન ભગાડશું નહીં આકાર આ કન ભગાવીને મન બગાડીને અગુબધું લઈ જાય મન બગાડશું ધર્મ નું સાચું સ્વરૂપ ધર્મ નું સાચું સ્વરૂપ કયા યોગ્ય વિદ્યાર થી પ્રાપ્ત થાય ધર્મ નું સાચું સ્વરૂપ કયા યોગ્ય વિદ્યા પ્રાપ્ત થાય ધર્મ નું ધર્મ બે પ્રકાર એક ધર્મ છે તે સારું કરવું ખરાબ ખરાબ અને સારું કામ કરવું જેથી બીજા લોકોને સુખ થાય બીજા લોકોને જો તમારે સુખ જોઈતો હોય આપો જીવ માત્ર તમારે જો સુખ જોઈ તો બીજા જીવો માત્ર સુખ આપો તો તમને સુખ એને મારે બેઠા ઈ મળશે દુખ આપો તો ઘેર બેઠા દુખ આવી મળશે તમને જે અનુકૂળ આવે તે કરજો પડે ને એ છતાં હહકારી કહેવાય પણ ખરું સુખ પોતાનું જાતિ સુખ છે આત્મ સુખ તે નિરહંકારી હોય છે તે કરતા પણ ના હોય મોક્ષ નું સુખ નિરંકારી આત્મજ્ઞાન ચાકરી પડે આત્મજ્ઞાન નું સુખ એ જો ચાકરી હોત આખો ભીખ જ ના રહે ભીખ મટી જાત બધી મન ની ભીખ કીર્તિ ની ભીખ જાત જાતિ ભીખો બધી સુધી જાત એક ચિંતા થાય મારી પાસે બે લાખ રૂપિયા દવા મળશે યોગનક્તામ તેવારે સવાર મારકરીઓ સવાર કે સવાર પ્રસાદિયા પાછું કે છે હા પ્રસાદિયા મસ્તાઈ છે ને તો ધીરજ જોઈતી છે શું કસતી જોઈતી છે બરાબર લોકો મુલકતો પારો કે નહી બરાબર ત્યારે તમે માંગો બરાબર તમે લખો બાકી વરો દી બાકી પૂજા મે આયા છે કોઈ તો લાભ લઈ લેજો બરોબર બધું હાલ બપોરે છે કોઈ લાભ કરી લેવામાં અમે આવ થઈ દીધું કરી પૂજો રાતે રાતે મ ચૈત મંત્રુગમાં કળી યુગમાં ચૈતન્ય મંત્ર કયો કળી યુગમાં મંત્ર કયો જ્ઞાની કૃપા ઉઠ્યા પછી બસ અમારી કૃપા આમ થઈ પછી લાગડા ખાવા રહેવાના બધા મોક થઈ ગમ ઘણા બીજે જઈ દશાવ થઈ ગઈ બરાબર ચાર વખતે પછી થાય કોઈ દાદા ભગવાને આ દેખાય હું ના દાદા પ્રમાણે આ દેખાય છે જયારે ભગવાન બોલો એક કલાક નો થઈ જાય પોતે ખુદ ભગવાન ખુદ ચારગ્રી ઓછી છે દૂધ એવું છે દૂધ મિલગત છે એ પણ જોઈ લેવાનું કે આપડે હિસાબ કેવો હોય છે આપડે કેવા નાલાયકા હતા તે ખબર પડી જાય ને કોઈ ને જેલમાં ના કાલે મને જેલ માં કાલે ના સમજ કઈ ભૂલ લેશે પેલા કઈ કહે